વધુ નિમિત્ત વિધિ પૂર્વક જે કરે એ તીર્થ જેવો થાય જાત્રા એવી કરો જાત્રા કરીને ઘેર આવ્યા પછી તમારા દર્શન થાય એને જાત્રાનું થોડું કુન મળે દેવો લેતા નથી આપણા શાસ્ત્રો માં એવું લખ્યું છે તીર્થમાં પ્રથમ માતા પિતાની પૂજા છે પછી દેવો પૂજા થાય જે માતા પિતા ની પૂજા કરતો નથી લોકો ને હવે શ્રાદ્ધ માં શ્રદ્ધા રહી માતા પિતાના ઉપકાર ભૂલશો નહીં આ શરીર જે રુધિર છે તે માય આપ્યું છે જે હાડકા છે એના હાથ ની પૂજા દેવો પણ લેતા નથી ના પાડે છે માતા પિતા પૂજા પ્રથમ છે પરમાત્મા છોડી આવે ફળ છોડવાથી રાહ નથી કોઈ પાપ છોડો હવે હું ક્રોધ નહી કરું ગમે તે થાય મારું નુકસાન થાય ભલે થાય તીર્થ માં પાપ છોડે છે જે ભક્તિ નો કોઈ નિયમ લે છે વિદુજી ને મૈત્રી ઋષિ ના ત્યાગર્શક મળે છે મૈત્રેયમાંસીનમગાદો શોપસૃ્યાચ્યુત વશુદ્ધા પશીલ્ય ગુણાય કર્માણી કરો નસુખમ વા્ય દુપારમ મૈત્રે ઋષિ સ્વાગત કર્યું છે આસન આપ્યું છે વિદુરજી આપ કોણ છો તે હું જાણું છું આપ મહાન છો એક દિવસ તો એવો આવે છે બધા જીવ તમારા આગળ હાથ જોડીને ઉભા રહે છે જેમાં રાજાનો અવતાર ગંગા કિનારે માંડવ્ય ઋષિ નારાયણ નું ધ્યાન કરતા રાજભેદમાં ચોરી કરીને ચોર નાસી જાય છે સિપાઈઓ પાછળ પડે છે ઘબડાયા માં ચોરી માલ માંડવી ઋષિ આશ્રમમાં ફેંકી દે માલ મળ્યો ઋષિ સમજીને સાધુ બીજા ચોર તો મરી ગયા માંડવી ઋષિ સુળીના અગ્ર ભાગમાં ચોવીસ કલાક બેસી રહ્યો મહાન તપસ્વી છે સુળીનો પ્રવેશ થયો નહીં આ કોઈ સંત રાજા એ ક્ષમા કેમ કરી જેને પાપ કર્યું નથી એને યમરાજાની પણ બીક લાગતી માણવ ગભરાય છે એનું કારણ એ જ છે એને પાપ કર્યું છે પાપની બીક હોય પાપ કર્યું નથી મને સજા કેમ કરી શિવ ચડાવ્યું યમ રાજાના ઘર નો વેપાર ધંધો બહુ મોટો છે કોઈ વખત ભૂલ થઈ જાય મહારાજ નામે કોઈ પાપ જમા નથી બેસાડ્યો ઋષિ કહ્યું ધર્મશાસ્ત્ર નો નિયમ છે પાંચ છ વર્ષ સુધી બાળક અજ્ઞાન દશામાં હોય જેયાસન બેસી હું તને સજા કરીશ માનવ કોઈ મોટી ભૂલ કરે તો માનવ બીજા જન્મમાં ચાર પગ વાળો પશુ થાય થોડો સાવધાન થયો મારે હવે કોઈ સંતના ઘેર જન્મ લેવો બાલ્યવસ્થાથી જ ભક્તિ કરવી પશુ ના જેવું જે પાપ કરે એ પશુ થાય ભોગવવું પડે ભોગવવાની ફળ છે સુખ જે અતિ સુખ ભોગવે છે એનાથી પાપ થઈ જાય અને તેથી સંતો પુણ્ય નું ફળ સુખ ભોગવવાની ઈચ્છા રાખતા નથી સરકાર એને બક્ષિસ આપે બક્ષીસ સરકાર ને પાછું આપે છે મારે લેવું નથી હું સમર્પણ કરું છું બક્ષીસ કોઈ પાછું આપે તો સરકાર લેવા તૈયાર છે કોઈએ મોટો ગુનો કર્યો અને સરકાર કરે પછી પાપનો નાશ ભોગથી જ થાય પુણ્ય ભોગવવાની ઈચ્છા ના હોય તો પુણ્ય ભગવાન અર્પણ થઈ શકે મારે પુણ્ય નું ફળ શુભ ભોગવવું નથી અર્પણ કરે તો ભગવાન જલ્દી પાપ લેતા પણ નથી કેટલાક લોકો નો એવો નિયમ હોય છે સાયંકાળે ઘેર જતા પહેલા મંદિર માં દર્શન કરવા જાય છે મંદિરમાં ભગવાન ના દર્શન કરીને હાથ જોડીને કે છે સવારથી અત્યાર સુધી નારાયણ કરવા છે કેવું દુષ્ટ છે પાપ મને અર્પણ કરવા આવ્યો છે સારામાં સારું જે હોય ભગવાનને અર્પણ કરવું પુણ્ય કૃષ્ણ અર્પણ કરો પાપ કૃષ્ણ અર્પણ કરશો નહીં પાપ ભોગવું પડે છે જાણીને પાપ કરે પાપ કરે પાપ નું ના ભોગ થી થાય તારે દાસી પુત્ર થવું પડશે યમન આજા ને માંડવી ઋષિ નો થયો તે યમન આજા સ્વરૂપે પ્રગટ થયા વિદુજી આપ મહાન પુરુષ છો પ્રવાસ માં હું શ્રીકૃષ્ણ દર્શન કરવા માટે ગયો હતો ભગવાન ના મુખ માંથી આ શબ્દ નીકળ્યો હતો મને યાદ આવે છે માલિક અતિ ઉદાર છે કોઈ નું રાખતા નથી વ્યાજ સાથે આપે છે હું અસ્તિરાપુરમાં ગયો હતો ત્યારે વિદુર ના ભોજન પરમાત્મા સાથે એવો પ્રેમ કરો એવી ભક્તિ કરો કે ભગવાન કોઈ દિવસે એવું બોલે કે તું મારો છું મંદિરમાં ઘણા લોકો જાય છે અને ભગવાનને કે ભગવાન વિચાર કરે છે મંદિર માં આવે છે ત્યારે તે બહુ ગાયો થઈને આવે છે ઘરમાં ગયા પછી એનું રાપણ ક્યાં જ આવે છે ખબર પડતી નથી પત્ની ને કે છે તું મારી અને હું મંદિર માં જે ભગવાન નો હતો એ ઘેર ગયા પછી જીવ કોઈ જીવ નો થઈ શકે જીવ ઈશ્વર નો અંશ જન્મથી જીવ ઈશ્વર નો છે અને મળ્યા પછી પણ જીવ ઈશ્વર નો જ રહે છે હું ભગવાન નો છું બીજા કોઈ નો નથી એવું સમજે પરમાત્મા સાથે બંધુ મચાવો મોડ પંખ વારે પ્રભુ કહું નાથ અ તમે બહુ ભાગશાળી છો વિદુરજી ને આનંદ થયો ભગવાન એવું બોલ્યો કે વિદુર મારો ધ્યાન ગતે ભાગવતે નામનો જપ કર્યો નથી છતા પ્રભુએ કૃપા કરીને મને અપનાવ્યો છે બીજું સતત ભક્તિ કરે છે એમને લાગે છે મેં કોઈ દિવસ પૂજા કરી નથી મેં કોઈ દિવસ જપ કર્યો નથી હું પા છું મારા ભગવાન બીજું તેને ભક્તિ માં સંતોષ નથી ભક્તિમાં જેને સંતોષ થાય છે ભક્તિ કાચી છે ભોગ માં જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તે ક્રમ ગઈકાલે જે કથા વર્ણન કરી છે ફરીથી આવી ઉત્પત્તિ ની કથા ભાગવત માં એક બે વાર ને અનેક વાર આવે છે આ જગત જોઈને થોડો ઘણા લોકોને ચમત્કાર જોવાની ઈચ્છા હોય છે સંસાર એ જ પ્રભુ નો પ્રભાવ છે તેથી ઉત્પત્તિ કથા અનેક વાર છે જે કથા વર્ણન કરી હતી તે કરી ચોવીસ તત્વો ભગવાન ના સંકલ્પ ઉત્પન્ન થયા છે બ્રહ્માજી પ્રગટ થયા બ્રહ્માજી એ કરી ભગવાન આજ્ઞા થઈ પ્રજા નિર્માણ કરો સૃષ્ટિ ને વધારો ત્યારે બ્રહ્માજી એ કહ્યું છે હું પ્રજા નિર્માણ કરીશ કોઈ દિવસ મને એવો અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું આપણે વાસનાથી મને બચાવો અભિમાન થી મારું રક્ષણ કરો મને કોઈ દિવસ અભિમાન ન થાય કે આ જગત મેં બનાવ્યું છે જી ભગવાન ને મનાવે છે વાસનાથી મને બચાવન થી મારું રક્ષણ કરો તમારા ભગવાન તમે પણ રોજ પ્રાર્થના મને અભિમાન ન થાય મારું મન બગડે નહીં સૃષ્ટિ ઉત્પન્ન કરી છે નવાંગ માંથી શતરૂપ રાણી અને જમણા અંગમાંથી સ્વયંભુ મનુ થયા છે મનુ મહારાજ કહ્યું પ્રજા નિર્માણ કરો તે સમયે રાક્ષસો પૃથ્વીને પાતાળ માં લઈ ગયા હતા નારાયણ કરવા લાગ્યા વરાહ નારાયણે ગરદ કરી ધીરે ધીરે સ્વરૂપ વધાર્યું પાતાળ માં પૃથ્વીને બહાર લઈ આવ્યા છે માર્ગમાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો એનો ઉધાર પ્રજા ને રાજી કરો જે રાજાના રાજ્યમાં પ્રજા દુખી થાય છે એ રાજા ની દુર્ગતિ થાય મનુ મહારાજ ને પૃથ્વી નું રાજ આપ્યું છે પૃથ્વીની સ્થાપના જળ માં કરી છે વડા ભગવાન સંતોષ નું સ્વરૂપ છે પૃથ્વી નું રાજ મળ્યું કઈ લીધું નહી મનુ મહારાજ આપ્યું મનુ મહારાજ માનવ સમાજ ના મનુ મહારાજ ને કહ્યું પ્રજાને સુખી કરો વગવાન સંતોષ નું ભોજનમાં સંતોષ માનો મેં બહુ ખાધું છે જીભ ને મન ને સમજાવવાથી તૃપ્તિ ઢોકળા ખાધા નહીં તે યાદ રાખ્યું આજ સુધી કેટલા ખાધા છે તે લખી રાખ્યું છે બે ચાર મણસો તારા પેટમાં ગયા જશે ખાવાથી તૃપ્તિ થતી નથી ભોજનમાં સંતોષ માનો સંસાર સુખમાં સંતોષ માનો સંપત્તિમાં સંતોષ આ જીભ થી પાપ પણ બહુ કરે પાપ છોડીને ભક્તિ કરે તો ભગવાન આનંદ મળે પાપ થાય છે લોભ થી લોભ મારો હિરણ્યક્ષ રાક્ષસ છે ભગવાનને આંખમાં રાખો આંખમાં કામ આવે નહીંમાં પૈસો આવે નહી તમે જે દેવની પૂજા કરો છો એ દેવને ઘરમાં રાખશો નહી આંખમાં રાખીમાં આખ મુખ્ય છે મનુ મહારાજને પૃથ્વી નું રાજ આપ્યું વૈકું ધામમાં પધાર્યા મનુ મહારાજ બ્રહ્માવર્ત માં રાજ કરવા લાગ્યા મનુ મહારાજ ના ત્યાં દેવહૂતિ નામની ત્રણ કન્યાઓ થઈ દેવહુતિ નું લગ્ન કરદમઋષિ સાથે થયું હતું એમના ઘેર જે દીકરો થયો એનું નામ કપિલ ભગવાન કપિલ મહામુનિ એ માતા દેવહૂતિ ને તત્વજ્ઞાન નો ઉપદેશ પ્રશ્ન કર્યો કપિલ મહામુનિ ની કથા સાંભળવાની છે ય દર્શન જન્મ વિરીદ્ય સદવી આશા સપે જેના જીવનમાં સંયમ છે કરદમઋષિ જીતે ઇન્દ્રિય છે તમે બધા માલિક છો ઇન્દ્રિયો નોકર છે જે માલિક નોકર ના આધીનરે છે માલિક બુખી થાયરણ માં તમારી આગ ભગવાન માં જ્યાં જવું છે ત્યાં તમે જશો નહીં આંખ નો સંયમ જીભ નો બહુ સુખા થાય કરે જે દશા ક્યારથી બગડી ગઈ ભારતના લોકો બજારમાં ખાવા લાગે હોટલ માં ખાય બજારની વસ્તુમાં અનેક ની નજર પડે દૃષ્ટિ દોષ આવે બધા બગડ્યું સિને જોવા લાગ્યા આંખ બગડી જીવનમાં સંયમ રહ્યો નહી જીવન બગડ્યું જે જીતે ઇન્દ્રિય છે એ જ ભક્તિ કરી શકે છે જ્યાં સંયમ છે ત્યાં જ્ઞાન તકે છે એ ઘણાની લોકો કાળજી રાખે છે કાણું પડે ઘણા ને પડ્યું હશે તો પાણી બધું બહાર નીકળશે ઇન્દ્રિય શરીર ઘડામાં પાણી જ્ઞાન રૂપી પાણી ભરવું છે ઇન્દ્રિય રૂપી છિદ્રો માંથી બહાર જાય સંયમ રાખો બહુ સુખી થશો જીભ નો સંયમ રાખો સંયમ થી બહુ સુખ મળે કરદમઋષિ જીતે ઇન્દ્રિય છે અને ભગવાન ના દર્શન થાય ભગવાન એ સ્વરૂપ ને જાણતો નથી સંસારનું સુખ તો પશુ પક્ષીઓને પણ મળે છે ભગવાન ભક્તિ ભગવાન માટે કરો હું એવું બોલું છું પણ હું શું કરું મારા પિતાજીની મને આજ્ઞા થઈ છે ઋષિઓ સ્ત્રીને ધર્મ પત્ની માની સ્ત્રી ભોગ નું સાધન નથી સ્ત્રી ભક્તિ નું સાધન છે સ્ત્રી અન્ય દશ પરા દશ અવરાન માન ઉત આપતો નથી યાદ રાખજે મારી કન્યા તારી ધર્મ પત્ની છે કામ પત્ની નથી સ્ત્રી ધર્મ નું સાધન છે સ્નેહ પ્રધાન હૃદય હોવાથી સ્ત્રી હૃદયમાં સેવા કરવાની ભાવના બાળક ને માં જ મોટું કરી શકે માં ન હોય પિતા પૈસા ભલે આપે પણ મોટો કરી શકે નહી પુરુષના હૃદયમાં સ્ત્રીમાં સ્નેહ તો વધારે છે સ્ત્રીની બુદ્ધિ મંદ હોય પુરુષની બુદ્ધિ તીવ્ર હોય સ્નેહ કરવા લાયક કોણ છે કોની સેવા કરવી જોઈએ પુરુષમાં સ્નેહ તો ઓછો છે પુરુષની બુદ્ધિ તીવ્ર હોય પુરુષ બરાબર પરીક્ષા કરી શકે પુરુષ બુદ્ધિ અને સ્ત્રી સ્નેહ બે જ્યારે ભેગા થાય છે ત્યાં ભક્તિ પ્રયોગ થાય હું ધર્મ પત્ની મારું છું એવી કોઈ લાયક કન્યા સાથે મારું લગ્ન થાય કે જે મને પાપ કરતા અટકાવે હું સ્ત્રી નો સંગ નથી હું ઘરમાં સત્સંગ મનુ મહારાજ ને કન્યા ની ચિંતા થઈ હતી કન્યા મોટી થઈ હતી રાજ કન્યા છે રાજકન્યા છે એનું જીવન બહુ સાબુ છે જ્ઞાની હોય ભગવત ભક્ત હોય રાજકન્યા સાથે કેવી રીતે લગ્ન કરે નારદજી કહ્યું છે કરદમ ઋષિ ને લગ્ન કરવાની ઈચ્છા થઈ છે મહાજ્ઞાની ભગવત ભક્ત છે આ કન્યા તમે કરદમઋષિ રાણી દેવહુ કન્યા સાથે કરે છે શાંત વાતાવરણ છે પશુ પક્ષીઓ પણ વેર ને ભૂલી ગયા અહિસા નો ઉપાસ હિંસા કરવા જેવું પાપ છે કોઈના માટે ખરાબ શબ્દ બોલે કરવા જેવું પાપ છે જે કાયા વાણી મનથી કોઈ હિંસા કરતો નથી એના સંઘમાં આવેલા પશુઓ પણ હિંસાની ઈચ્છા થતી જ નથી કેવો સત્સંગનો મહિમા છે કેવો દિવ્ય આશ્રમ છે આશ્રમ માં મારી કન્યા રહેવાની મનો મહારાજ સતરુપા રાણી દેવભૂતિ કરવાથી પ્રશ્નો પૂછવાથી પરીક્ષા થતી નથી બહુ વિવેક થી પરીક્ષા કરી દેવૂતિ ને સંકેત કર્યો તારા માટે આસન માગ્યું છે દેવહૂતિએ વિચાર કર્યો મારા માટે પતિ એ પરમાત્મા છે બઉ ભણેલી તો નથી સ્ત્રી ધર્મ ને જાણે છે જેમનો હાથ આસન માં રાખ્યો છે અને ધરતી માં બેસે છે આપે જે આસન આપ્યું એનો મેચ આસન નો મેં સ્વીકાર કર્યો છે હું ધરતી માં બેઠું સ્ત્રી પતિ નારાયણ દર્શન કરે પતિ પત્નીમાં લક્ષ્મી ના દર્શન ઘરમાં જ લક્ષ્મી નારાયણ ઘરમાં પ્રેમથી રોજ આનંદ માં એક એક જીવ માં ભગવાન પુણ્યશાળી હોય તો પતિ નું આયુષ વધે છે પત્ની ના પુણ્ય થી ઘરમાં લક્ષ્મી આવે છે પતિ પત્ની માં દર્શન કરે અને પત્ની પતિ માં નારાયણ ના જોયું છે બહુ લાયક છે પરીક્ષામાં પાસ છે મન મહારાજે કહ્યું કે આ કન્યા દાન કરવા માટે હું આવ્યો છું આપ્યા દાન નો સ્વીકાર કરો જીવ અને ઈશ્વર બે સાથે જ રહે છે કોઈ પણ જીવને ભગવાન છોડતા જ નથી ભગવાન જીવ સાથે સર્વ છે પરમાત્મા જીવ ને જુવે છે પરમાત્મા નો અનુભવ થતો નથી મારું લગ્ન કામ નો વિનાશ કરવા માટે ધર્મ ની મર્યાદામાં રહીને વિવેક થી કામ સુખ ભોગવીને મારે કામ નો વિનાશ કરવો છે ઋષિ પુરુષાર્થ માન્યો છે ઋષિ જાણે છે કામ ત્યાગ કરવો બહુ જ કઠન છે માતા પિતાના મનમાં કામ વાસના જાગૃત થઈ ત્યારે આ શરીર નો જન્મ થયો છે શરીર સાથે જ કામ કામ શરીર ને છોડતો નથી વિવેક કામ સુખ ભોગવી ત્યાગના માટે આજ્ઞા તો છે તાત્પર્ય ભોગ માં નથી ત્યાગમાં નથી અને તેથી કહ્યું છે વિવેક કામ સુખ ભોગવે ધીરે ધીરે સંયમ થી કામ સુખ ભોગવીને કામ નો વિનાશ કરવો છે એક બે બાળક થયા પછી મારે સંન્યાસ લેવો છે સાધ્વી મરુ મહારાજ ને આશ્ચર્ય થયું છે લગ્ન વાતો ચાલે છે અને આ છે એક બે બાળક થયા પછી મારે સંન્યાસ લેવો મેં ઉત્તી ના સામુ જોયો છે બેટા તે સાંભળ્યા શું બોલે છે સંન્યાસ લેવાના છે પતિ પત્ની નો પવિત્ર સંબંધ સંસાર સાગર તરવા માટે છે ડૂબવા માટે નથી પત્ની છે નૌકા અને પતિ છે નાવી હોય તો સામે જેવું છે પતિ પત્ની નો પવિત્ર સંબંધ પરમાત્માના માટે થયો છે સંસાર સમુદ્રમાં ડૂબવા માટે થયો સંશે તો મારું જીવન પણ સં્યાસી ના જેવું થશે પૂર્ણ સંમતિ છે વિધિ પૂર્વક લગ્ન કરવામાં આવ્યું છે વર આશીર્વાદ આપીને મારો મહારાજ ઘેર ગયા છે એક આશ્રમમાં પતિ પત્ની તપસ્ જીવનમાં પરિપૂર્ણ સંયમ છે પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે પ્રેમ તો છે બોલતા નથી મૌન છે એક ઘરમાં રહીએ બોલવું જ પડે ઋષિ કરીને જોતા પણ નથી કેવો સંયમ વ્યસ્થાશ્રમ માં પતિ પત્ની બાર વર્ષ સુધી બરાબર સંયમ રાખે તો કોઈ મહાન પુરુષ જન્મ થાય ઘરમાં ઘણા વર્ષો સુધી સંયમ રાખ્યો છે પછી દેવવૃતિના પેટમાં ગર્ભ દાયા શુશ્રુષયા પરમયા પરયા છે ભક્ત યો નામ અવમતિ વસુઋત્ સ્વદેવો નવમાં કપિલ મહામુનિ નું હવે પ્રાગટ્ય થવાનું છે આજે સાધુ સંન્યાસીઓને બહુ આનંદ થયો તમે કોઈ વખત કુંભ મેળામાં ગયા છો પ્રયાગરાજ માં કપિલ મહામુનિ ની પૂજા કરે છે સંતો કપિલ મહામુનિ સદગુરુ માને છે અમારા ગુરુદેવ આવવાના છે સંતો આનંદ થયો છે કપિલ મહામુનિ ના આચરણ માં કમલ નું છિહ દેખાય સ્વસ્તિક નું છિહ દેખાય છે બ્રહ્માજી ત્યાં આવ્યા આ નારાયણ નો અવતાર થયો છે હવે તમારે સંન્યાસ લેવો હોય તો લઈ શકો છો કપિલ દેવ મોટા થયા છે કર્ઞા આપો તો એટલું જ કહું છું વૈરાગ્ય થી જ સં્યાસ ની શોભા વૈરાગના સંન્યાસ શોભે સંન્યાસ લીધા પછી ઘરનું સ્મરણ કરે એને બહુ પાપ લાગે સંન્યાસ લીધા પછી પરોપકાર ની બહુ પ્રવૃત્તિ બહુ પરોપકાર કરવા જતા અભિમાન આવે છે પરોપકાર થી પણ ભગવાન ની ભક્તિ શ્રેષ્ઠ છે નારાયણ ધ્યાન કરો ઓમકાર નો જપ્ત કરો સંન્યાસ બરાબર થાય તો વિધિ જોનાર ને વૈરાગ આવે એવું વિધિ હોય ત્યારે લંગો અને જનો ગંગાજીમાં છોડીને બહાર આવવાનું બહાર કુટુંબના લોકો જે બેઠા હોય બધાને નારાયણ નું સ્વરૂપ સમજીને સાષ્ટાંગ પ્રણામ કરવાનું તે સમયે પત્ની પતિ દેવ ના હાથમાં લંગોટી આપે તમને વસ્ત્ર ની જરૂર નથી વાસના વિનાશ કર્યો છે મગન ફરવું સારું નથી આ લંગોટી પહેરો पत्नी लंगोटी आपे पेहरी ने अग्निमा होम करा